બે ચાર વધારે લેશે એના રિએક્શન માં આ લોકો ને પણ દી ના થાય પણ આવતો પગારખલ એટલે દખલ હોય વેચી છે ને ત્યાં સુધી ગાડી બેઠવાય તો કચી કચી પળત હોય ને લક્ષ નક્કી કરે એ આપડે આવું જ કરું છે ઇન્દ્રા ક્યાં જગ્યા થાય ના ભાવ અત્યારે બધા જીધેલું સમસ્યાંબર આવતો હતો બધું જાણે બધું શું કરેટ માં બધું કે આવી શક્તિ આપી શક્ય કારણ કે દકલ કરીને પછી નિર્ભર થતું જાય એમ દિકલ કરતો હોય એમ નિર્ભર થયો हाँ हाँ करे। तो है। है को कर एक जगह ओपन थवा એક જન મારા મોકલી બહુ મોતી રહેતી હતી મારા એક જ મોકલી હતી એટલે વિધિ કરી મારા ભાઈ આવી નથી આવ્યો નહી આવું એ રાજા ભગવાન ક્યા તો પચીસ કેસ આવે <laughs> <laughs> સંસારી આશીર્વાદ પણ જાય છે આપડે કુલ નહીં જઈશું એવું ના મેળો અને કેટલી બધી ખાતરી થઈ એટલે આવ્યો કે આ દાદા ભગવાન મારો દુઃખ દૂર કરશે બીજી કઈ દુકાન છે અમારા જેવા દોરડાયા બીજા ને કેવી છે ના ભાઈ એમ આવે એટલે રાતે આવું હોય ને હવે એટલે મને આવું એકલો જવા ના ને બધા દાદા નારાજ ના કરીએ કરીએ તમારે ઘર નું ના થાય એનું ફળ ના આવે તો હીરાબા પડી જાય આ લાગે ચાલે નહી બાકી શ્રદ્ધા આવી ના જાય આપડે બઉ સારું છે શ્રદ્ધા શ્રદ્ધા આવી જાય લંડન માં હતા લંડન માં એક કપલ આવેલું આપની પાસે ત્યારથી એમને અંબા માંથી આરતી એ થયા કરે છે આપે પેલા ભાઈ પેલા કપલ એવું કયું Okay. उदय दवा देश आवेला कई होना केस गया ન થાય નહી થાય એવું મૂકી દીધું એટલે કઈ લો જમે છે નીચેના છે બે ખેતી દાડી વાળી લાવે આપની પાસે કોઈ આવ્યું હોય અને એ સુખ ની વાત પૂછે પૂર્વાશ્રમ હોય કે પોતાનો અનુભવ એ નહી પોતાને વિતેલું એ નહી પણ એક ભાઈ આવેલા એ દુઃખ ની વાત પૂછી પછી દુઃખ માટે શું વાત નીકળી એ વાતો છે બધી આ તો સૂત્ર માં બધા વાક્ય હું શું છું અને નીતિ ના પડાય તો અનીતિ ના પાડી નીતિ ના પડાય તો અનીતિ ના પાડી અનીતિ પાડે તો નિયમથી અતિજે નિયમ આવે તો નિયમ વચ્ચે ચાલે મુખ્ય રહી જાય નિયમ બંધ થયેલો ખબર ખોટું નિયમ થી કરે ને હા રાખીભાઈ અનિધિ ભગવાન અનિધિ પારવાની છૂટ આ વર્ડ માં મેં એક સાતમી નું છે દસ રૂપિયા હાથમાં આવ્યા ફરી હાથ હાથ માર્યો ચાલીસ રૂપિયા મળ્યા હવે જો પહેલો હાથ ના માર્યો તો તેને બીજા પાંચસો રૂપિયા મળે તેવું હતું બે વખત થઈ ગયું સંસારમાં નાખવું છે ને એ બધી નિયમ થી જો કરવામાં આવે તો એનો નથી નિયમ વાક્ય ની સાથે જે દાખલા હોય છે દાદા નું સિદ્ધાંતિક વાક્ય હતું ને કઈ રીતે પાડવું એનો પણ ખુલાસો આપ્યો છે દાખલા સાથે ઘણી વખત આ વાક્ય ને છૂટો ના દુકાન કોઈ પણ વાક્ય હોય આમાં એ લોકો ક્યાં વાંચે તો પેલું વાક્ય વાંચાય ને તો આમ પેલું વિરોધ ઉભો થાય એવું લાગે પણ એનો ખોર તરત જ આપેલો જ હોય છે પાછળથી આ મુવા શબ્દ માટે એવું જ મુવા શબ્દ એટલે દાદા મુવા જ બોલતા હશે પછી પાછળ એક જગ્યા એવું છે કે મુવા જેને કહે તો હજાર અમત તપે જે પોતા પણ નહીં પોતા જે પોતાનું મત ના હોય બીજ પારકા ચાલુ બે બધા શોખ છૂટે ત્યારે પોતાપ નો શોખ છૂટે છે ના છીધું પોતાપ આનો શોખ બહુ ભારે મારું કહેવું પડશે બધા આખા જગત માં કરવા ખરાબ નથી થતું એમ પોતા પણ જાય એટલે ભગવાન કેવાય મે ભગવાન ઉઠું એ લાગા છે તમારું પર તો ઘણું એ વિશે એવું નથી જે ભગવાન ભગવાન મહાત્મા છે ડિસ્ચાર્જ ભાવ કેવાય ડિસ્ચાર્જ હવે ડિસ્ચાર્જ લીધેલા એ માલ ના આધારે ટક્યું છે એટલે માલ ખાલી થશે તેમ પોતા પણ આ વાત કઈ આપે પેલી ઉદય એટલે કે વ્યવસ્થિત ના ઉદય બધા ઉદય જે આવે એમાં પેલું કન્નાગર પણ હોય જ પછી ત્યાં પુરછાર છૂટા પાડવાનું એટલે આ પોતાપ ડિસ્ચાર્જ તો થાય પણ પોતાપુ ઓગાળવા માટે એટલો પુરુષાર્થ કરો એ જાગૃતિ ઓછું નીકળી જાય તો રહ્યું વધારે વધારે નીકળ્યું એટલે ઓછું જાગૃતિ નીકળે જાગૃતિ નું પ્રમાણ હોય જાગૃતિ વધારે હોય જાગૃતિ ઓછી હજાર ટકા નીકળે પછી નેવું ટકા રે નેવું ટકા રે નેવું ટકા રે પેલા ત્રણ ટકા રે તે પાછું કઈ ટકા ખાલી શક્યું એટલે સમજાવે એટલે જેમ જેમ ઉદય આવે તેમ તેમ જાગૃતિનું પ્રમાણ હોય એટલું જાગૃતિ કેવી હોય પોતાપણું ખલાસ થાય દસ ટકા એ જાગૃતિ કેવી હોય ઉદય આવે એમાં જાગૃતિ વર્તે તો દસ ટકા ખલાસ થયું કે બે ટકા એ જાગૃતિ કેવી હોય પોતા પણ ખરાબ થાય મારના મારના એ માત્ર બરોબર જો જરૂર ન કા ગળ્યો ને નહી તારું જ્ઞાન પૈસા અંદર મન તો તો પછી પોઠા પણ હોય એટલે પોઠા પણ હોય એટલે જે અહંકાર થી તો રહી થી એ પોઠા પણ છે લાડવા લાડવા કેવાય ચક્તા રસ્તું પોતા પણ એટલી મુતા દુર એટલે अहंकार तो अहंकार अहंकार આ તો અહંકાર કેવો ભરેલો છે ભરાતો ભરેલું છે ભરાતો નીકળી ગયો ભરેલો રહ્યો उदय पे उदय आट्ला टकवा नहीं પોતા પણ ખરાસ આવ્યા પછી બધું ઉદય આવેલા પણ એમાં પોતાપણો ના હોય એટલે અત્યારે મહાત્માઓને ઉદય પણ છે અને ઉદય માં પણ છે ઉદય તો મારે હોય ને આપડે પોતાપણું ના હોય અને મહાત્માઓને Hmm. महात्मा बदा ने ज्ञान लीधय उदय वर्तुट अत खसे उदय महात्मा स्थिति है अत्यार એ તો છે તો ડિલે ઇન્વર્ટર ઇન્ફલાટિંગ ઓટો ડિલે આ બંને ઓટો ડિલે એમ કા તો અહંકાર ક્યારે ઓછો થાય અજ્ઞાની માટે વાત છે એ લોકો ના રીતે અહંકાર અહંકાર વાય નહી ને અજ્ઞાની વાત અહંકાર વધે બધા સાધનો મળી આવે તો ઘટવાના સાધનો આવે લાખ રૂપિયા પંદર લાખ પચ અહી જાય બીજા ખૂણા માં ને એક ખૂણા માંથી બીજા ખૂણા માં બેસે તો ના થાય જ્ઞાન કહો છો ને જ્ઞાન લીધું એટલે પેલો અંગાર સુ ગયો નહી તુટે નહીં હતો ત બધા વણીકો ખાસ કરીને કાચા પડશે આ જે કઈ મોની વસારી જાય બંધ થાય મજૂર ન સંસ્કાર થોડે આપનારું આજે ધ્યાન ધર્મ ધ્યાન બંધ થાય તો હું તો બધી બધી ક્રિયાઓ ને ફળ આપનારી છે કોઈને ફળ મોક જવું હોય તો ભગવાન ચિંતા કરવા નાય માત્ર ગઠબંધન માટે અમારા કયા પ્રમાણે ચાલો થઈ જાય છે ચિંતા નઈ એટલે ચિંતા કરવાનો શિકાર જ ને જે પછી ભાઈ ન હોય ચપ્પન ચપ્પન રૂપિયા તો કાયદો આત્મા કાયદો આત્મા કઈ સાચીકાયદો એક કરી અમારી આજ્ઞા નિયમતા રામજીભાઈ આ તો જન રોજ બંધ હોય ચિંતા બંધ હોય શું કર્યું આવતા ભૂલ નું કોઈ ઠીક નથી માન માં મારી ના બે મા આવાનું ઉત્તમ છે એવું નામ નાના ટાઈમ પણ કેવું છે દાદા ભગવાન માને છે આત્મા જમીન દાદા બોલું હું જેને નમસ્કાર નું ફોન કરી છે મારી ભૂલ મારી ભૂલ ખરેખર નાની બહેન બુલેજ નાખે ચૂંટનો સમય નો નુકસાન કરેલી નુકસાન કરેલી ને એની બારે એની માર્ગી પડો ન હોય મનની માર્ચી પણ વાણીની માલિકી મારી પૂર ના વાણી છે જ્ઞાની ભય તો આત્મા નો જે જ્ઞાન ભય અધ્યક્ષ સંકેત ના આવે છે ठीक है हां तो मैंने मेरा फाइनल सेट कमेटी दोबारा निकालता हूं और ये मैंने देखा है मैं देखता हूं ये क्या हो सकता है मैं देखता हूं ये क्या हो सकता है ये देखिए ये देखिए બધા ગો તમારા કમન કરે તો માનજો ને તમારે તમારા નાની પણ કહેવાય બી જોવા માટે પણ એમને બર નથી થતું ઘર બીજું જોવા માટે હું ઘર આપડે વાત છે બાઉન્ડરી ભલે ચિંતા કરતો બાઉન્ડ્રી માં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 માથું બધા ધંધા નોંધો કરીને બધું બધું વાંધી એટલે ભૂલ થાય ને આ ઘણા બધું બે મજા આવે બધા ખબર છે કે ભાઈ શું કરી ના કોઈ નાખ્યું ફરી ફરી આવો કામ ના પછી રાખી બધો તૈયારી હોય તૈયારી તમે બોલો અરિયંત્રી અરિયંત્રી નવો સિદ્ધાંત બોલીએ કયું સ્વાદ આર્યું અને બોલીએ સિદ્ધ થઈ ગયા કોઈ ભૂલો છે ના કેવાય આપડે અર્ય ફરી ગઈ શકીએ નહીં પણ આ જે શીર્ષકો વર્તમાન માં છે ભલે મહાવીર ક્ષેત્ર માં છે પણ તે અરિયંત એનો દર્શન તમારે એક વખતે કરવાનો એટલા માટે જ છે કે તમારું પુણ્ય છે એમાં ભોગ નહીં થાય આપણું કામ નહીં આપણું જરા તમારા મંદિર ને સમજાવે અંત હિમંતર સામે ખ્યાલ માં આભારવી તમારું લોકારી તો જેનું જે પર્ચ છે આ લોકાર મંત્ર નું મસ્તું નથી સ્વામી એટલા બહાર છે આપડે એને અત્યારે હિન્દ તરીકે સ્વીકારો છો તમારું કલ્યાણ થાય તમને કેમ લાગે કારણ નથી હિન્દુસ્તન માં પાંચ માં હોય છે એટલે તમારા દસમા જોડાઈ ગયેલી છે સમજી પણ બુદ્ધિ ની અંદર વાત છે કે કમિશ્નર થયા પછી કલેક્ટર કહીએ કે કલેક્ટર હતો કે હજી કલેક્ટર હતો ને હર્ધ કમિશ્નર થઈ ગયો તો આપડા હરિયંત હરિયંત પદ માં ભેક્તિ પૂજા નથી ભુવ ની પૂજા થવા નથી પૂજા હરિયંત્ર ગુણો ની બંને પૂજા વ્યવહાર ને નીચે બંને ને બધા